દાદા તમે જયારે જાઓ ત્યારે તમને ખબર પડે ખરી મને કઈ ખબર નથી પડતી ખબર લાગે પણ આખી રાત તમે તો જાઓ છો ને ઇન્ડિયા આખી રાત તમે ઇન્ડિયા જાઓ